પણ લોન્ ના હોય કમા તમારું છે તે તમારી પાસે આવે છે ગાવ લઈને પણ કેટલાક મને કે છે મારો સ્વભાવ ત્યાં મારા ઓસ પીરસ નીકળે નાડી તમારે ઘર લોકલતા લોકલતા મારે તમારે મને દિખાર પ્રકૃતિ ખાવાનું છે આ ચુમાહાનું પાણી આપડે ખેતર માં ના પીએ તો શું ખાય છે એનો યુ સારી રીતે કરવાનો છે ભોગવતા <laughs> બોલતા મુશ્કેલી ઉડી જાય એવી છે મદદ ના ઉપર વેરામ થઈ ગયું એ કોઈ ના હોય જંગલ માં કઈ દેખાય નહીં દેખાય અમદાવાદ નથી પડી ગયું શું કરાવે અમને તક ખબર પડે કેટલાક બીજા લોકો ના જોઈએ મારો ભૂલ નક્કી ન્યાય કરે મારી ભૂલ નથી મારો પાડવા નથી માણસ બીજું કરી શકે એવું છે સ્વતંત્ર કોઈનો મકસ જ ના કરાવે આવે તો પૂજ્ય પદ આપો ગાળો દેવી ગાળો દો મારે એનો પડકાર નથી પડકાર વાળા આવે શું કામ કરે ભાવ તો કરે પણ તમારો પડકાર નથી તો કોઈ તમારું ના પડકાર કોઈ પણ ભાવમાં તમારો ભાવ નથી તમે તમારી ભૂલો થી બંધાયેલા છો અને ભૂલો ને બંદર બલંદર શું હું ભાઈ વિચાર આજનું શું તમારું બગડી જશે ક્યારે આ જે સારા સારા સપના માં રહીશું તે નહીં મેં તરંગોમાં રહીને કેટલા તરંગ માં સુગાવી તરંગી શું કેવાય કે જય સચિતા અંગ અડ્યું નથી અને તરંગ કેવું અંગ તો અડ્યું નથી શું ગમે તરંગ કેવું અનંગી કેવાય કે બે ત્યારે ખુદ પરમાત્મા જ્યાં સુધી ભગવાન કહેવાય કેવું ભગવાન માં शुरू थे धर्म ध्यान शुक्ल ध्यान हो रौद्रध्यान बंद थी गया रौद्र ध्यान अर्थ ध्यान ना भोग बने शु પોતે હથિયાર ઉભા મેળસીદાસ હાલા માણસ ની કદર કરવા માટે શું કહ્યું તુલસીદાસ से हाथ नहीं मज तार्जू का આખા વખત જલ્ડ માં એક કે બે પાંચ ભોજન હોય બઉ તારે ગરીબ પ્રેસર આપી છે શું કે હાય હાય તો આપે એ પુરુષો એટલા બધા એવા પુરુષ ની હાય જો ગરીબ કોને કેવાય હથિયાર નીચે મૂક્યા છે લોકો હથિયાર લઈ ઉભા છે ત્યારે એ હથિયાર નીચે મૂક્યા ના છે હોવા છતાં એને ગરીબ કેવાય કેવું સ્વ તારી પાસે હથિયાર હોવા છતાં નીચે મૂક્યા છે કે જેના દર્શન કરવાથી કલ્યાણ થઇ જાય જેના દેહ દેહ દર્શન કરે તો કલ્યાણ થઇ જાય અને આવું આવું અને ભાગે આવ્યું ક્યાંથી આવડું મોટું વિના માર્યું એ કરુણા છૂટી પરમાણુ છોડ્યા ભગવાને એને બહુ અધોગતિ ના થાય બહુ કરુણા એ વિચાર ભગવા આવ્યો સાથી માવીને ખીલા માર્યા તો માહિતી ન લોકો નહીં જાણતા હોય પણ માવીર જાણતા નહીં એ જાણતા હોય લોકોના કોણ શિશુ રહેલું હતું વાગે ત્યારે રાજા સાહેબ ને ઊંઘ આવે એમ કઈ રાજા નો દોષ નથી કારણ કે રાજા ભોગવવા માટે આવેલો હોય છે એટલે રાજા સાહેબ જયારે ભૂ જાય ત્યાર ઓર્ડર કરેલો પ્રધાન કે ભાઈ આ રાજેન્દ્ર બધા વગાડે અમને હું આવી જાય એક દેખરેખ રાખનારો રાખેલો તરફાટ કેવું એ કાળું થઈ ગયું એ પેલું તાળી વરસ હવે આ તો દિવાન તો વઘાડ ના તાન ચડે બધા ભૂલી ગયા રાજા ભૂલી ગયા ભૂલી ગયા શું થયું રાતે એટલે રાજા અડધો કલાક કલાક પછી જાગ્યા ઉઠા અહલાદ ને લઈને જાગી ઉઠ્યા કરે ચાલે છે મેં કહ્યું ચાલે છે ને બધું હલાવ્યું નહી કશું પ્રધાને બોલાવવા પડે પ્રધા ને દોડતો આવ્યો પ્રજાને ખબર થઇ ગયા તાર રાતે બોલાવે કઈક આવશે મારે મથે આવી પ્રધા ને કેતા શું કેર આ તો હવે આ માણસ દંડ કરવા પડશે નઈ બધાને સીધો રહી કાનમાં કેટલા બધા તાન માં ચડી ગયા છે આ બધા ને સિચોર ભગવાન માફી ભગવાન જાણતા હતા કે સીશા ના કલ નો ઉદય આવ્યો નથી તે ઉદય ની બેઠા તા હવે ઉદય આવ્યો એ રાહ બેઠા હતા આપડા આપડા લોકો બધા રાહ બેઠા હતા ને આપડી હિસાબ ચૂપતે થાય ચૂપતા હિસાબ થાય કેમ થશે કહ્યું ભગવાન ને કે આ બળદ જોતા રહેજે હે બા આ બળદ બધા જોતા રહે કે બરું થાય છે ને બરું ખુશી કરે નળી ફૂટી ગઈ પછી પછી રેદના ભૂમિ છે આ લોકો બે મારામને શુ કર્યું છે તોય હારા લોકો ઓળખી ના શકે પાછા ભગવાન એ ભગવાન એ ભગવાન ભગવાન નું મોડું કેમ આમ દેખાય છે એવું કોઈ ઓળખી શકે ભગવાન આ ભગવાન નું મોડું આનંદ આમ કેમ ભગવાન ક્યાં હોય વૈદ હતો ચાલાક હતો વૈદે કહ્યું કે માનો ના માનો પણ આ ભગવાન ને કઈક શલ્ય છે કે હવે આ નિસદ્ય પુરુષ ને સધ્ય કિસ્ય કેવાય કેવું પણ આ કોન હવે સધ્ય બે પ્રકાર નો એક બાર થી વસ્તુ અંદર અંદર પેઠી ક્વાો બાઠો ક્વાો પેઠો હોય કે બહાર થી કઈ પેઠી એ સંધ્ય કેવાય કેવું અને બીજું મને આવડું થયું ને કે કરે યાચક નહીચક નહિ સંપૂર્ણ તો ક્ષત્રિય લોકો પેલા વૈદ્ય ખબર પડી મન ના મને પણ ભગવાન કહ્યું કે મને તો સમજાયું નતું તારે હવે સમજાય છે તમે કયું કારણ જાય એટલે પછી એ વૈદ્ય છે દવા મૂકી દવા મૂકી ભગવાન ને સર્ ભગવાન અને પાછો હે ઉંમર નો આયો તો અમારે દુઃખ દુઃખ કહી દુઃખ પડ્યા છે આ દુઃખ ના પરીક્ષા થાય કેવાગર તો કોઈ નામ જ ના દે તમારું આ રૂમાન વંદ હિસાબ વગર કોઈ તમારું નામ ના દે આ દાદા નો ઓબ્ઝેકશન સર્ટિફિકેટ લખેલ થશે ઇન્કમટેક્સ વાળો કે દાદા નહીં ઉધાર કરીએ આપડે ચોપડે તારે ફરી પાછો ઉભા થાય ને ફરી ઉધારીએ ના કરીએ ભણ કરે ચોપડા નો વેપાર બન્યું ભગવાન તેથી વીર ભગવાન નામ પાડે કયા આવતા શું બોલ્યું બેબી થઈ તીખના તી થઈ ગઈ વખતે કઈ થોડું ભૌતિક ના ગમે જેને આ ગમતું હોય તેને પેલું ના ગમે પેલું ગમે તેને આ ના ગમે ભગવાન ને અમારી કેમ કરી છૂટાય એવું હોય કેવું જય સચિદા સર ને અને ભગવાન ના પાછળ શિષ્યો કેવાડ ને સરળ સીધા ને જળ ઋષભેવ ના પેલા તીર્થંક સીધા ને જડ આ વાંકા બે થઈ કે વાત થઈ જાય બાવીસ તીર્થંકરો ના શિષ્યો અને જડ ને નાક દસે દસે ફૂટ તો લાવવા હોય હવે આમ નમસ્કાર કર્યા જ કરતા અરે ભગવાન કપડા વગર ના એ કપડા વગર ના શું હવે તુભા થઈ રહી છે કલાક સમા કરજો ભગવાન ના જીત્યો ભગવાન તમારી સાથે કઈ હું ખરાબી મામે ને બધું હા એટલા જ ઉધારી એ પદુશન આવશે નઈ તાર પડપમ ફરી આવી પછી તો આગળ છોતેર વર્ષ ના એક પૂછી આપડે બેસા દેખાડવું હતું આ લોકો પરકમ સમજતા નથી એનું આ પરકમ કરે છે એ દોહા બોલાયા ખબર નથી મારા પૂછી લઈશ મારી ના ધન કે કોના ચાલુ સાથે મારા પૂછી લઈશ મારા છોકરા શરમ જે ચોપડ મરી જાય ચોપડા ની ગયા છે અને જઈને તમને વગર છે જઈને તમે ખબર ક્યાં વિતરાગ નો માર્ગ વિતરાંગ તેમાં કેટલા ભાગ પાડ્યા જે અક્કલ વાળા પાછું છે બેઠો જે અક્કલ વાળો પાસે બેઠો જે અક્લ વાળો પાસે બેઠો હું પણ આ જુદો લઈને બે હિસ્સે વખતે તને બાબદી બાબદી કરશે પણ જવાબદારી પવન કોને મળતા ત્યાં જુદો મળ્યો તે છે આ ચૂલો કેમ જુદો મળ્યો આ એક ચુલન થઈ ત્યાં ચૂલો કેમ જુદો મળ્યો ભાગ જ પાડે હંમેશા દાદાની વેઢી થશે કેવા સાયન્સ છે જીતું રેવા દેજો કોમ કાઢી નાખ્યા સમજે મહાવીર ભગવાન જાતે લખી ગયા કે અમારા શિષ્યો બધા માણ કે નિયમ જ છે આ એક છે ને બધી જ આવી છે ને નિયમ એવા પેલા પેલા ના જડ અને સરળ પેલા समझाइ ने क्या धर्म ना कई दो जैधर्म दो चक्र हमें कालचक्रवज हो तो ज्ञान पुरुष खूब खड़ो हो दर पांच में आरा મે તો આ જગત છે આ શાસન અમારું ના ગણાય અમે શાસન ના શણગાર કેવી કેવું મારી શાસન ના શણગાર કેવી શું કેવાય શું અમારું જ્ઞાન એનું એ જ વિજ્ઞાન છે પણ આ ગલી કુચ્યો વાળું છે ગરીબી જતા ગયા છે આડી ગલી નહીં આડીમાં હું ઘી નું ઘી માંથી ખાલી ઘરે જ આવે ત્યાં જ્ઞાન પહોંચાડવું એટલે બહુ સેલું ના આવે ને આ ભગવાન જ્ઞાન તો કેવું સ્ટ્રેટ ફળ કે આક્રમ જ્ઞાન આવી જ્ઞાની કૂટની આથી માલિકર કોઈ માલિક થઈ શકે ને તીર્થંકર ને માલિકી હોય ને તીર્થંકર તો સ્વભાવથી માલિક છે સ્વભાવ છે અમારા શું થયું છે આ કડવું મીઠું છે અને મીઠું કડવું